ભટકો રાખી છે તમે કઈ કઈ બધી ભટકીયા પાછા ગુરુદેવ ગુરુદેવ કર્યા કરો વર્ગ આપણે ગુરુ કર્યા કર્યા કંઠી બંધાવી સાથે બેસી જ્ઞાન ગમે તે માણસ નું ગમે ત્યાંથી જ્ઞાન આપડે એ બધું એક એક શબ્દ આપણા હાથમાં સમજી શકીએ તો મારફતે બીજા શાસ્ત્રો બહાર ના શાસ્ત્રો લઈ ને એના માટે જવાનું પડે છે એ વાંચે છે એકલો આત્મા એકલો નથી બધી ચીતે નિરપેક્ષ છે એ તો કાકા ને આ બાબત નો ખબર ના હોય તો દુનિયામાંથી અનાદિ અનંત નું જગત છે અને કોઈ ના બના સિવાય બન્યું છે બનાવ્યું કોઈ બરોબર છે સાકાર સાકાર ખરું? પર્યાયો બધા વિનાશી છે શું છે પર્યાય વિનાશ થયા કરે ઉત્પન્ન થાય વિનાશ થાય ઉત્પન્ન થાય વિનાશ થાય ધન્ય હોય તો બરે આત્મા ને કશું દેવા દેવા નથી નથી એ જગત આ જુદી રીતે ચાલે છે બરોબર છે બરોબર છે ચાલે બરોબર ના બરોબર લાગે કારણ કે તમારું તમારી પાસે લેવલ નથી લેવલ અણાવતું જોઈએ અજ્ઞાન હોય તો એનું લેવલ હોય એની પાસે કારણ કે બધું એના આત્મા કવું કરે ને એના આત્મા કવું કરે તો કઈક કઈક કરી બેઠેલા ના અમે જવાય ના અમે જવાય આપે સચુંદર ગયા જેવી થાય શું થાય મારું ગરીબ ના હોય તેથી આટલી સ્થિરતા જ ના હોય નઈ તો આ જ્ઞાન માં તો થાય છે ને કઈ ઊંચો થઈ નકું ખુદાકુજ કરી ભલે શું સ્વરૂપે કરી શબ્દો સ્વ કોને કેવાય રૂ કોને કેવાય પહેવાય શબ્દો શબ્દો ના હાથે શબ્દો શબ્દો ના હાથે સ્વરૂપ સ્વરૂપ નોટા પાડે છે સ્વ એકાત્મા બેઠા બેઠા બધું વિવરણ કર્યા કર્યા છે બુદ્ધિ ના બધા પ્રકાર છે બધું ખોટી વાત છે સ્વરૂપ સ્વ જુદો શું થયું એનો માયા શબ્દ છે માયા નો અર્થ કે માયા નો શું અર્થ થાય તમે તો ટુ પી હાલ આ ટોપી થઈ છે આ ટોપી થઈ છે એ સુવર્ણ એક છે કેવાના છે એવો છે સુવર્ણ એક છે લાખો ઉપજે છે સંસારી બેઠેલા ઝાડ આવે છે તો આપણે પાટીદાર એ સંઘ હોય તો કશું ના આવ તમારે એ સંઘ નથી રે તમારી ચાર પેઢી થી એ સંઘ ની હોય ને એ સંઘ હોય તો આત્મા જે વસ્તુ ના હોય તો સંઘ ઉપર આધાર રાખે છે તમારો સંઘ કોનો છે અને બીજો કુસંગો હોય ને ચાર જાત ના કુસંગો પડ્યા હોય એ સંઘ ઉપર આધાર રાખે છે નહી હજુ ગામના જમાનામાં ગામડાના ભક્તિ ની જરૂર નથી પણ નહી તો ભક્તિ જ કરો આવું વચલો આગળ ડું કરવું નફત થઈ ગયેલા આત્મા એવો નથી આત્મા નથી આત્મા પરમાત્મા છે એ જે ઘર હે ને એ મૂર્તિએ મૂર્તિએ ડેરાસરે જેવી હોય કેવી હોય હા એમને મૂર્તિ ના હોય બરોબર એ આત્મા જે પ્રગટ થાય ને એ મૂર્તિએ મૂર્તિ એ ડેરાસરે જોવા જેવું હોય એમને પ્રગટ ના થાય બધું આપણા લોકોને સમજાય નહીં એટલે બધું બાફે બધું પછી છેતરાય એટલે પછી સમજી જાય પાછા સમજી જાય